ક્યાં જઈને આશ્રમ છે બચત ની કોઈ ચીજ સામ ના લાગે સોનું ગમે સામનો ના સ્ત્રીઓ સ્ત્રીનો કોઈ પણ મોટી દેવીઓ આવે અમે ત્યાં આગળ ગુરુપીણ માં આવવું જોઈએ અમેરિકામાં શું કરતા લોકો લોકો પહેરા છે અને ખેડા જિલ્લા સરદાર પટેલ ને કઈ રીતે મૂલ્ય જુદી રીતે હેલ્પ કરી છે સરદાર પટેલ ટોપી નો રજા છે ગાંધીજી ફૂટ પછી નો રજા જે લોકો સત્તા લીધી એ લોકો એ બધા એક જ લાઈન માં ક્યાં સરદાર પટેલ ક્યાં ગાંધીજી એવું હિન્દુસ્તાન નું રૂપ કેવાય હિન્દુસ્તાન નું રૂપ સરદાર પટેલ ગાંધીજી મૂર્તિ ના મૂકવી જોઈએ ભક્ત એમની પણ પૂજ્ય ગણવા જ જોઈએ મૂર્તિ ના મૂકવી જોઈએ મૂર્તિ મૂર્તિ પૂજાની જરૂર છે મૂર્તિ પૂજા ની જરૂર છે પણ હવે મૂર્તિ ના હોય મૂર્તિ પૂજ્ય અહીં જીવતા પૂજ્ય હોય આમ જીવતા પૂજ્ય એટલે શું જેની પાદર લોકો નમસ્કાર કરે दादा को <laughs> दर्शन तो आपना आप भगवान है पूजा कर ભગવાન મને વસ્ત થઈ ગયેલા છે રામ કૃષ્ણ બધા મને વસ્ત થઈ ગયા પછી અમારું એમનું શું કામ મને વસ્ત થઈ ગયેલા છે મારા વિભાઈ નામ નથી ભગવાનો માં જુદા જુદા છે કેટેગરી જુદી જુદી છે કેટેગરી બઉ બઉ છઠ્ઠી આવે કેટેગરી છેલ્લા નઈ લાસ્ટું પાછળ કેમ ગયા રણપ્રદેશ હોય ત્યાં આગળ એક દસ ફૂટ ઝાડ હોય તો લોકોને બહુ કિંમતી લાગે ના લાગે એવું રણ ઉગેલું ઝાડ છે જંગલ માં એની કિંમત એમાં વધારે કિંમત તો રણવાળા ની ને ના રણ ને લઈને એની કિંમત છે ઝાડ નથી એટલે એની કિંમત છે એટલે ઉચ્ચ ગામ માં બીજા ઝાડ નથી એટલે એની કિંમત છે એમાં જુસ્તાનમાં પુનર્જન સમજતા નતા પુનર્જન એમની ભાષામાં બરોબર છે અને એમને રસ્તો માર્ગ બતાડેલો છે બધા લોકો ત્યાં એ માર્ગ બતાવેલો છે શું છે જુદી જતી કહેવાય પુનર્જન્મ માં પુનજન્મ તો હું પ્રૂફ કરી આપું છું પ્રૂફ કરી આપ મુસ્લિમો તે ગરીબ છે આઠ વાગ્યા જન્મેલો રાજા ના ત્યાં જન્મે છે અગર તો એક ને મધર મરી ગઈ એક મધરજીએ છે આપણા કર્મ થિયરી જે બતાવે છે આપડા લોકો તે લોકો માનતા એ લોકો તો એમ જ કહે છે કે ભગવાનની મરજી તો બધું પાણી રેડી દેતા મેં કહ્યું ને સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે બતાવી શકો તો એ તો કચ્છ વર્ષ રહેવા માંગુ મને બતાવો તું બધાને પાંચ વર્ષ સાયન્ટિસ્ટ છું સર પાંચ વર્ષની કિંમત નથી મને એક મિનિટ નવાશ નથી કહી કારણ કે તમે બતાડવા માંગતા નંધમા પ્લેનમાં તને સમજાવી દઈશ ડિટેલમાં નહીં સમજાવું તને બેઝિક વાત સમજાવી દઈશું તમારે સાયન્ટિસ્ટિટેલની જરૂરત નહીં તો એટલે બેઝિક વાત સમજાવી દઈશ દસ મિનિટમાં સમજીને તો બધું બધું છે હકીકત છે તો બધું બતાવી શકીએ જેમ છે નથી એને ના કહીએ અમે અને છે એને છે કહીએ એમ આ પચીસ સાત તમે એક શબ્દ વિરોધાભાર નહીં બોલો આ એક પુસ્તકો લખાય બોલું છું હવે હિન્દુસ્તાની દિશા કેન્દ્ર થવાની સગાવલ ની પુસ્તક માં લખ્યું છે કે બે હાજર સાત માં હિન્દુસ્તાન વર્લ્ડ કેન્દ્રિત થઈ ગયું હશે કઈ દ્રષ્ટિએ ભૌતિક કેમેરિકા એટલે આ સુપર પાવર થઈ જશે રશિયા અમેરિકા ની જેમ અત્યારે જેમ રશિયા અમેરિકા વર્લ્ડ માં સુપર પાવર છે એ રીતે આપણું હિન્દુસ્તાન એવું સુપર પાવર થઈ જશે ગણાય જ નહીં એ તો આ બધા કે અમારે જીવન જીવવું આવે જેઓ માને છે એ જ્ઞાન જન્મ શું કોઈ ની ખબર નથી અરે તમારી માટે ખબર નથી મારી પોતાની ખબર નથી લોકો ને ખબર હોય એ વાત રીતે બુદ્ધિ છે તો એમાં હું ઉતર્યો નથી મારે ઉતરવાના છે તમે હતા અને ત્યાં સુધી યાદ કરતા કરતા જાઓ પછી એની આગળ યાદગીરી થઈ જ નથી પછી બરોબર એટલે મને સ્મરણ શકતી જ નહીં મને આજ સુધાર મારે પૂછવું પડે બધાને આ તારીખ શું તે પડે તમને અડશે નહીં આવ્યો જોડે નારી જોડે હું લોકો શું કઉ છું પ્રશ્ન પૂછતા શીખો તો હું જવાબ તમે જમે તે પ્રશ્ન નો જવાબ આપતા ત્યાં બધા એ લોકો નઈ બધા અમે આપની પાસે આવીએ પ્રશ્નો લઈને આવીએ છીએ પણ પછી અમારા પ્રશ્નો બંધ થઈ જાય ઘટના બંધ થઈ જાય થઈ બંધ થઈ જાય પ્રશ્નો સોલ્વ થઈ જાય છે કે પ્રશ્નો પૂછવા નહીં પ્રશ્ન દાદા ને યાદ નહીં પંચાંગ વર્ષ પીધો લોકો ને બધા મને એમ લાગે કે દાદા આવો હુકો પણ આપડે બે ત્યાં તો પંચાવન વર્ષની ફ્રેન્ડશીપ વાળી હતી ચાલી ગઈ મેરે કયા કર્યા વગર અને પછી આહિલો સિગરેટ મોકલ હતા મને એકદ કેવા મળ્યા કે મારી ફી આપો ક્યાં છે મેં બેન ને કઈ મકુ માગે આપો એથી ડબલ આપો બહુ સેવા કરી છે મેં પછી એમને કહ્યું કે આપવી પડશે પછી યાદ નથી આવીને નાગર નગર બચ્ચાજ નથી અંદર પ્રશ્ન પૂછવાનું કે નઈ બઉ લેતા મોટો કોન્ટ્રાક્ટ નો ધંધો પૈસા આવે જાય એટલે ખુબ લેતા હતા પછી મને કહ્યું તું પણ આવું કરા બઉ ખોટું થાય છે આખું કુટુંબ ફેમિલી ખરાબ થાય છે કિંમત નથી આપે કોઈ દિવસ એ પણ કરે છે બધા જ એક ચારિત્ર બધા જ ખરાબ થયેલી ચારિત્ર નહીં ખરાબ્રો એમને કોઈ પણ સ્ત્રી ને જોઈને માનસિક વિકાર થયો હોય અને પછી ખરેખર એમને અમલ માં હોય એમાં એમને કોઈ ખત માનસિક વિકાર પણ થયેલો છે કેમ ચારિત્રસ્ત એટલે માનસિક વિકાર થયેલો કોઈ વાર એમ ઉપાય તો અત્યારે એ ઉપાય તો બધો આધ્યાત્મિક ઉપાય છે બાબતે એ સાઈડ ચોખ્ખી હતી અને બીજું મમતા નહીં ઓછી બઉ બિલકુલ દૂર છે મારા ધંધા સમજી વાત ને કરી નથી ભારત માં બેઠું બેસું પાંચ બેસે બસ આ જ કામ કરેલું અને સલાહો આપશો તો ખોટી ખોટી સલાહો પાછલે બાર કાઢી ગુને કાઢી મૂક્યા બરોબર ને પછી મને સમજાયેલું કે આ પાછળ મારી પોતાની બુદ્ધિ નો દુરુપયોગ કરી પાસે મને શું લાગે એની પ્રત્યે કે મને માન આપે માન ભૂખ્યો હતો માનનો ભૂખ્યો નહિ ભિખારી ભીખ માગ્યા ને એન્ડ સર્કલ ને કહી દીધેલું બાવીસ કોઈએ મને હેલ્પ કરવી નહીં અને તમારે જે હેલ્પ છે મારી પાસે લઈ જઈ એટે એની મને કોઈ એ કરવી નહીં એટલે મારા તરફ ધીર જો એ લોકો મારા તરફ ભય ના રાખતો કોઈ અહંકાર નથી કરતો તમને નિર્ભય બનાવવા માટે કઉક આવી ત્યાં દ્રષ્ટિ પગારી જે ભગવાન પણ હાથ ધરાવો નથી પુરુષ ત્યાં પણ દ્રષ્ટિ પગારી એટલે એનો શું દસ વિચારે તમારી બુદ્ધિ એ કરે ને એટલે પછી બધા ફ્રેન્ડ તમારે કોઈ એ મારું આમ જ ના કરવું મારું કામ તમારે કરી અહંકાર કેતો હોઉં તો તમે મારી પાસે કામ કરાવવા ના આવો અહકાર નહીં કહેતો આ તમને ફિયરલેસ બનાવવા માટે કહું કે મારો તમને ભય રાખવો નહીં ગમે તે ટાઈમે આવું તમારે મને શંકા રાખી આમ કરશે કે છે કોઈ શક્ય કરશો કારણ લોકોને એનો માર્ગ મળી જાય કે આ દાદા પણ આવું કરતા હતા તો આપડે પણ કરવું જોઈએ એટલે ગાંધીજી કેટલીક વાત ગુપ્ત રાખી છે लोको करें। बारे बारे। है तो <laughs> अपने, है के आपने आप ब्रह्मचर्य पति होवा छता कई रीते करेलू ब्रह्मचर्य ચાવીરૂપ સાર સુ છે પાછળ તમે સ્ટેજ માં હોય ફોટો લઈ લેજો એનો કેમેરાથી ફોટો લઈ લેજો સ્ટેજ માં હોય કેમેરાથી ફોટો લઈ લેજો પાછળ દેખાય બીજું દેખાય જે જે ને પોતાની એક માસ ને સિકંડ ગંધા તો હોય ના ખાય બને ખુશી થઈને એવું આ વિષય છે ને તે બુદ્ધિશાળી માસ ભોગવે જ નહી ખરીદ ખરો બુદ્ધિશાળી થાય તો ઓલરાઉન્ડ બુદ્ધિજન ચાલે જવાનું છે આ વાત કેવા થી લોકો નથી આ બુદ્ધિ વગર ના માણસો નો શંભુ મેળો આપડી ચારે બાજુ જેમ જ નહીં બુદ્ધિ વગર ના શંભુ મેળો આપડી ચારે બાજુ છે બ્રહ્ચર્ય નું પાલન નહિ કરવું એટલે પછી ઋષિ કે ના એક છોકરો એક છોકરી બે પુરતું એની શરતો હતી એ પ્રમાણે દસ બીજી પછી મનુષ્ય જાનવરો નહીં કારણ કે સાહિક છે ને તો એમનું બીજું કઈ થાય છે અને જેમાં સુખ માન્યું છે પાસે ઇન્દ્રિયો ગમે એવું નથી સુગંધ નથી સાંભળવાથી આખ થી ગમે એવું નથી જીભ ગમે એવું નથી જતા પણ એને માની બેઠો છે હું તો માન્યતા માની બેઠો અત્યારે અમારી ત્યાં બ્રહ્મચારી બધા તૈયાર થાય છે હો માણસ અત્યારે લગભગ તૈયાર છે અને કેટલાક માણસો સ્ત્રી પુરુષ પહેલા પુસ્તક ના વિરોધી હો તો પણ તમને આ ના શું અને છતાં એકાદ બે છોકરાઓ ઠીક છે પણ એના માટે આવું ના હોવું જોઈએ બે મર્યાદ ના હોવું જોઈએ એટલા જ માટે કરાવશે નઈ આ ભરિયા માટે ઓપરેશન કરાવશે ને ત્યારે હું બધા પેડા ખડે તો પછી જાય ત્યારે પેડા ખડો છો જાનવર ભણું થઈ ગયું કોણ હિન્દુસ્તાન દેશ દાદા ને પસંદ સાથે પ્રશ્ન છે કે આપણે આપના પત્ની છે તો કે પત્ની ને બાલાવું હીરા બાળ એમના ડિપાર્ટમેન્ટમાં હું હાથ ધલતો નતો મારા ડિપાર્ટમેન્ટમાં એ હાથ ધાળતા હતા એમની રસોડામેન્ટમાં ગમે તે કરે તો મારા ધંધારા બિઝનેસ હાથ નાખા અને ઘણી પણ બધા ને ને બેલેસ આપડે આપડે બીજી વખતે ફરી બાજુ વ્યક્તિગત મુલાકાત થાય